પંચન મુક્કારો એસો પંચન મુક્કારો સૌ પાવપ સણો સવપાવપનાસન મંગળાણ સૌે સિંહ મંગલાંચ્વેડવમ હવૈ મંગલમ પડવ હવૈ મંગળમો ભગવ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય ઓમ જય સચિદાનંદ જય સચિદાનંદ સ્વ બોલા નીભાવશે સદગુરુ લીજ સ્વભાવે સદગુ ગુ લઘુ સર્વ હૈ ગુ તમા સિદ્ધ પરમ ગુરુ સૂક્ષ્મ સિદ્ધ પરમ ગુરુ સત્યમ નિશ્ચ વંદ્ય હૈ સત્યમ નિશ્ચોટી દિવગણ દેવત્રીશકો દૈવગણ વિસ્તાર્થે સ્વાગત વિશ્વિતા સ્વાગત જગકલ્યાણ ણક યજ્ઞ મે જગલણ મે મંગલમે મંગલમય દો આશીષમી સ્વરો મૂર્તમો ક્ષતિ ભૂલકો માફી દો ગલતી ભૂલ કો માફી દો વ્યવહાર રે સદબુધિ વ્યવહાર બુધિયો નિશ્ચય મે અભિવૃ્યો મે અભિભૂિ દો નિશ્ચય મે અભિવુધિ દો નિશ્ચ મે અભિવ satchidanand jay satchidanand jay satchidanand jay satchidanand jay satchidanand jay jitānān jaya sachidānanda jaya sachidānanda jaya sachidānanda jaya sachidānanda તરણનું શરણુલહુ છું શરણુજુ પરગ પ્રભુને એ પડું છું પરગટ િત આત્મ સમીપે નૈ તાલત સન્મુખ મોક્ષ જ સન્મુખ મોક્ષ જદી પરિષણ નિત આત્મ સમીપે પરિુષણ નિત આત્મ સન્મુખ મોક્ષ જદી સન્મુખ મોક્ષ જદી ધ્યાશે સે શ્વાસો શ્વાસ સ્વનિધિધ્યા સૌવત્સર સુખ પીધા સૌ વત્સર સુખ પીધા પાયે પડું છું પાડું છું રદયા ધરું છું આ પરિષન મુખ હૃદય ધરું છું પરગ પ્રભુ ને પા પડું છું પરગ પ્રભુ ને પા પડું છું પામર નું ગજુ નથી પણ પામર નું ગજુ નથી પણ તો એ વર્ષ્યા કૃપા તોય વર્ષ્યા કૃપા કરુણા સાગર બીજું શું કહું કરુણા સાગર બીજું શું કહું ત્વ પ્રેમળ અનુકંપા પ્રેમ અનુકંપા અમ પામર નું ગજુ નથી પણ નથી પણ તો એ કૃપા તો એ કૃપા કરુણા સાગર બીજું શું કહું કરુણા સાગર બીજું શું કહુંમ પ્રેમ અનુકંપા પ્રેમ અનુકંપા પા પડું છું પાડું છું છું તાર જોયા મને મા થે પડું છું જો મને માથે પડું છું પરગટ પ્રભુને પાએ પડું છું પરગટ પ્રભુને ને માયે પડું છું ધન્ય ઘડી ધન્ય ભાગ્યારા ધન્ય ઘડી ધન્ય ભાગ્યારા શ્યામા દર્શન દીધા શ્યા દર્શન દીધા ઘડી ધન્ય ભાગ્ય અમારા ધન્ય ઘડી ધન્ય ભાગ્ય અમારા શ્યાદર્શન દીધા શ્યાદર્શન દીધા સોના નો વર શાદ સ્વરાષ્ટ્રે સોના નો વર શાદ સ્વરાષ્ટ્રે જ્ઞાનામૃતરસ પીધા મૃત દ્રશ પી પાયે પડું છું પાયે પડું છું સમાધિ મરણ ની આશે જીવું છું સમાધિ મર છું તરણ હારનું શરણું લઉં છું હારણ હારણનું શરણું લઉં છું પરગટ પ્રભુ ને પા પડું છું ટ પ્રભુને પાય પડો છો સેવકની શુદ્ધ પ્રેમ ભરેલી સેવક ન શુદ્ધ પ્રેમ ભરેલી વિનંતડી અવદાર વિનંતડી અવગાર નિર્ભેદી હું દાસ તમ નિર્ભેદી હું દાસ તમ તાર્યો ભવ પા ઉતાર્યો ભા નિર્ભેદી હું દાસ તમારો નિર્ભેદી હું દાસ તમારો ઉતાર્યો ભવ પ્યો ભા પા પડું છું છું નિરભાઈ હું ફની મુક્તિ સ્મરૂ છું નિરભની મુક્તિ સ્મરૂ છું નવનીત સુજ દા કહું છું ગીત સુ છે દાહું છું પરગ પ્રભુને પા પડું છું પરગ પ્રભુને પડું છુંણ હારનું શરણું લઉં છું હારણ હારનું શરણ લઉં છું પરગટ પ્રભુ ને પાય પડું છું પરુને પડું છો પડું છું પા પડો છો દાદા ભગવાન ના અસીમ જય જયકાર દા ભગવાન ના હસીમ જય જય કાર હો દાદા ભગવાન ના હસીમ જય જયકાર હો દાદા ભગવાન ના હસીમ જય જયકાર હો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 અસીમ જય જયકાર હો દાદા ભગવાન અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાન અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો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 અસીમ જય જયકાર હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાન અસીમ જય જયકાર હો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 દાદા ના અસીમ જય જયકાર હોધા ભગવાન ના અસીમ જય જયકાર હોધા ભગવાન ના અસીમ જય જયકાર હો દાદા ભગવાન ના હસીમ જય જયકાર હોધા ભગવાન ના અસીમ જય જયકાર હો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 દા ભગવાન ના હસીમ જય જયકાર હો દાદા ભગવાન ના હસીમ જય જયકાર હો દાદા ભગવાનના હસીમ જય જયકાર હો દાદા ભગવાન ના હસીમ જય જયકાર હો દાદા ભગવાનના બઉ સુંદર કવિરાજ નું પદ છે હમ સમાધિ મરણ ની લાઈન બોલો છે સમાધિ મરણ ધન્યળી ધન ભાગ્ય મારા ધન્ય ઘડી ધન્ય ભાદ અમારા દર્શન દીધા સમા દર્શન દીધા સોન નો વર સાદ સ્વરાશ સોન વરસાદ સ્વરાશરે જ્ઞાનામૃત રસ પીધા જ્ઞાનામૃત રસ પીધા પાયે પડુ છું પાે પડું છું સમાધિ મરણની આશે જીવો છું સમાધિ મરની આવાસે જીવો છું સમાધિ મરણની શ્વાસે જીવો છું સમાધિ મરની સે જીવું છું પરગ પ્રભુ ને પા પડું છું પર ગટ પ્રભુ ને પડું છું તારણ હાર નું શરણ पड़ू साए पड़ू पाए पड़ू शुद्धात्मा दृष्टिए कर शुद्ध आत्मा जोऊ छू આંખો જે જે દેખાડે છે તે આંખોના દર્શનમાં હું શુદ્ધાત્મા જ જોઉં છું બસ આજ આખો આ પદનો પરમાર્થ આ છે મહાત્માઓ માટે છે મહાત્માઓ માટે છે લાઈનો બોલાય આપણને આપણી શુદ્ધ આત્મા દ્રષ્ટિ અને જ્યાં જ્યાં નજર મૂકીએ ત્યાં શુદ્ધ આત્મા દેખાય દેખાય એટલે સમજાય શું કહ્યું સમજાય સમજાય એટલે આ આંખોથી ટેવામાં આપણે ટેવાઈ ગયેલા છીએ આંખોથી જોવામાં કેટલા અધ્યાસથી જોડી ગઈ બધા આવે છે અને આ બહુમાં પણ તેમાં ધીમે ધીમે આપણી શુદ્ધાત્મા દ્રષ્ટિ તત્વ દ્રષ્ટિ ખીલતી જતી જાય તત્વ દ્રષ્ટિ તાત્વિક આખા બ્રહ્માંડના જીવ માત્રના રિયલ સ્વરૂપને શુદ્ધાત્મા દ્રષ્ટિથી જોઉં છું રિયલ સ્વરૂપે શુદ્ધાત્મા સ્વરૂપ છે એમ કે છે પહેલું ભગવત સ્વરૂપ પછી શુદ્ધાત્મા સ્વરૂપ પછી તત્વ દ્રષ્ટિ પછી જ્ઞાન અને દ્રષ્ટિ દ્રષ્ટિ વગર જ્ઞાન કંઈથી લાવીએ હં દ્રષ્ટિ વખત ક્યાંથી જ્ઞાન લાવીએ ક્યાંથી આપણી ભગવત દ્રષ્ટિ હોય અને ભગવાન નિહાળીએ તો જ આપણે જ્ઞાન ખુલ્લું થાય ને જ્ઞાન અને એ દ્રષ્ટિ જ્ઞાનયુક્ત હોય કોણ વૈરવી છે અહીંયા બોલાવાય ને અહીંયા જગ્યા છે તો એ દ્રષ્ટિ વગર જ્ઞાન ખુલે કેમ કરીને અહીંયા આવતી વ્યસ્ત જાય બીજું શું છે ભાઈનું નામ શું અહીંયા નીચે બેસાશે બિલ્યું બેસ જ આપણા પેડર રોડ ચીમન કાકાની પગ પગ રાખજે હા સીધું તારો સેમ આવ્યો છે ખરો આફ્ટર સમું સેમના માટે ખુરશી ખાલી છે આ અમારા ચીમન કાકાની દીકરી પેડર રોડવાળા ચીમનભાઈ સંઘવી પૂનાના અને ચિમનભાઈ શાહ પેડર રોડના બે ભાઈ બંધો દાદા રીતે એ બધું જ બધું એમનું પોતાનું જીવન જ એવું હતું હા હા એ ખરું પરંતુ એ તો પેલા આપડા એ મકાન માલિકે આજે પણ એમની માલિકી છે બે મકાનોની હા પેલા ઇન્દ્ર ઇન્દ્રવદન અને ઇન્દુ બધા રહેતા હતા ને બાજુમાં એ અને બે બે ને બી ના કમાની આવું નહીં એનીચેના ભાગમાં કેડબરી પાછળ એટલે જોડે દાદા પછી તરત હમ બે મારે અમેરિકા જવું છે મેં કોઈ કોઈ ધોરાને ખોરી કાઢને જતો નથી પણ ધોરજ ખોરી કાઢ્યો એને ઇન્ડિયન બનાવી દીધો એને આખો આખો ઇન્ડિયન બનાવી દીધો એના બે છોકરાઓ છે ઓલમોસ્ટ એટ એટમાં આવી દીકરી અને દીકરો ચાર પાંચમાં આવ્યો હા એટ ઇયર્સ ઓલ્ડ હા કાલે બધાને બેસાડ્યા કાલે મળવાયા હતા એને મમ્મી જોડે તેને કહ્યું જ દીકરી કે તું ત્રણ મંત્રો બોલ ને સારી રીતે દાદા આગળ બોલતું તો એને બેસાડીને બોલી નમો વિતરા ગાયથી મારી બધા મંત્રો સ્પષ્ટ સ્વરૂપે બોલી આઠ જ વરસની છે હમ થર્ડ ગ્રેડ આઠ વરસ સ્પષ્ટ રીતે બોલી પછી મેં એને અને એના સામ એના પપ્પાને કહ્યું કે તમારા લોકોને ત્રણ મંત્રોના અર્થ સમજવા છે આવ સંધ્યા બેસજ આ બધું કંઈ વાંધો નહીં જુઓનો પ્રભાવ ક્યાંથી ક્યાં જાય છે આ ત્રણ મંત્રોનો પ્રભાવ અમારા રજનીભાઈ અને તરુબેન તે પેલી બ્રાઝિલમાં સ્પેનિશ લેડી છે આજે સારું પાસઠ એક વર્ષ નહીં પાસઠ તે એનું તો લાંબુ નામ હોય સ્પેનનું સ્પેનવાળાઓનું તો એટલે પહેલાં તરૂબેન કહે છે કે અમે તને હવે એક કામ કર તને કૃપા કરીને બોલાવીશું એટલે એને કૃપાને નામ પાડી છે અને પોતે પણ હવે એને બીજા નામ તરીકે એડોપ્ટ કરી લીધું છે તે એને આ સાહેબ પૂછતા હતા ગયા વખતે અમેરિકા જવાનું થયું ત્યારે ટાઈમનું પૂછતા હતા પૂછતા પૂછતા છેવટે મેં કહ્યું કે એમને ન્યૂ જર્સી લઈ આવજો તું ત્યાં આગળ છ દાડા રહીશ ને તો તમે આવી જજો છ દાડા મારી જોડે રહે એ પણ ના બની શક્યું તો મેં ગુરુ પૂર્ણિમા વખત લાવો ને અમે ઓકરીદમાં છીએ ત્યાં નહીં તો ત્યાં આગળ ગુરુ પૂર્ણિમામાં કે રહી થ્રુઆઉટ નહીં થ્રુઆઉટ રહી અને આમ ફરતાં ફરતાં કે છે હું જ હવે અમેરિકામાં છું મહિનો સુધી રહી નહીં છેલ્લે પછી અમે કેલિફોર્નિયા ગયા અને વિજયભાઈને ત્યાં લઘુના વૃઝમાં સત્સંગ હતો સત્સંગ હતો અને ત્યાં આગળ પછી બધાનો ભાવ થયો એટલે જ્ઞાનવિધિનો પ્રયોગ ગોઠવાયો ભેદ જ્ઞાનનો એને બેસાડી બેસાડી બેસાડી કાં મીનાબેને કંઈક કોઈને એની જોડે વાત કરતી હતી પેલી સાઉથ કોરિયન કે જેપનીઝ આ તેને વાત કરતી હશે ને એને મૂજબૂંઝાતી હશે વ્યવહારમાં તો એને બધી વાત કરી એને ઠંડક વરી જરાક જુઓ વાત કરજુઓ આપણે સત્સંગ સત્સંગ કરીએ છીએ પણ દરેકમાં અનુભવ પડ્યો છે તો અનુભવથી કહેશો ને કોઈને પણ એ રહે થાય કે રહે નહીં શું સામાનમાં બેસી એ ભાષા આપણે પહેલું તો સમજે જ કર છે કોણ નહીં હું આ કોંગોથી આવ્યો છે કે કેન્યાથી આવ્યો છે જવું સમજવું ના પડે કે પછી વાત કરો તો બહુ આનંદ આવી ગયો પછી એને કહ્યું કે કામ કર્યા કંઈક બે ત્રણ દિવસમાં વાત ચાલે છે અને ગોઠવાય છે આવું સેલ્ફ રિઅલાઇઝેશનનું નોલેજ ડિવાઈન ગોડ વિઝન તારે એક્સપિરિયન્સ કરવું છે આવું કંઈક પૂછ્યું એને નહીં સમથિંગ લાઈક દેટ હમ તેને એ તો બહુ ખુશ થઈ ગયો એવું થઈ શકે કે છે હા જરૂર ચાલ હવે એ પડી જાપનીઝ આવી પડી સ્પેનિશ આવી પડી અને ત્રીજા આવ્યા અમારા તારાબહેનના દીકરા શું નામ એનું હે સાયમન સાયમન અને તારાબેને તેને પાક્કોને આને ઇન્ડિયન કરી નાખ્યો છે પાક્કા ઇન્ડિયન કરી નાખ્યા છે અને એ કહે છે મમ્મી તારા જેવી રસોઈ કોઈ બનાવી શકે જ નહીં મને તારી જ રસોઈ ભાવે છે પરફેક્ટ ઇન્ડિયન હા વેજીટેરિયન થઈ ગયેલો છે ભાઈ તે એ આવ્યો ત્રણ જણ બેઠા આપણા એ બધા હિન્દી ભાષી હતા ને ગુજરાતી થોડા હમ ઈશોભાઈ સાહેબ તો ચાલી ગાડી ગાડી ચાલ કરી તે તળે જોડે બહુ મજાનું રહ્યું હા પેલી જાપનીઝ છોકરીને આ તો સ્પેનિશ તો એમને તૈયાર કરી હતી ને એને પોતાનો ભાવ થયો હતો બહુ આ બધા જ વ્યવહારમાં મુશ્કેલીમાં આવેલા જીવો જો સાયમનની વાત જુદી હતી એ તો એના ચોઈસની એના લગ્ન થયેલું અને એમાંથી પણ આ બધા મુશ્કેલીમાં આવ્યા દરેકને કંઈ નો કંઈ વ્યવહારમાં એવું ક્લચિસ આવી જેમાંથી એ લોકો કંઈક સુખ સુધતા હતા સુખ પણ એમાં જોયું અમને ત્રણ મંત્રો પહેલી સ્પેનિશ બેનને સમજાયા તે ત્યાંથી બ્રાઝિલથી જ એને ચાલું કરી દીધેલા અસીમ જય જયકારો સમજાયા એને ચાલું કરી દીધા તો બોલ આપણે એમ માનીએ કે આ શું સમજે આપણે બધા આમ માનીએ જુઓ તે આપણે ભારતમાં આપણે દાદા થયા અને આપણે બધા દાદા જોડે આજે પણ આપણે જ્ઞાન છે બધા જે સમજે છે એટલે આપણને એક જલ્દી કિંમત ના આવે આપતો પુત્ર સાહેબો અને આ કિંમત બધાને પહોંચે છે અમને ભરતભાઈને કેટલા અનુભવ થાય છે પૂછો એને કેટલાય બધા મળે છે ને કેરેડાના આ તે જાત બધી બધી કોઈ પણ કોમ્યુનિટી બધા છે આપતા પુત્રો બધા જાય છે બધે જ ફરે છે સમજાયું તો આપતા પુત્રો ક્યાં ગયા જેટલા છો એટલા બધા ઓર્ગેનાઇઝ થાવ એવા સુંદર એણે તમારું ઓર્ગેનાઇઝેશન એટલું સુંદર કરો કે ગુજરાતનો તો ખરો જ ખૂણો ખૂણો આપણો ગુજરાત તો આપણી ધરતી છે અહીંયા આગળ અને દાદાએ કહ્યું છે આ વિજ્ઞાન આખું આખા વિશ્વમાં ઓછામાં ઓછી બોલાતી ભાષામાં ખુલ્લું થયું છે અને એમાં પણ ભારતમાં પણ આ ચરોતરિયા ભાષા તો બહુ રેસ્ટ્રિક્ટેડ છે એ ભાષામાં થયું છે એટલે બેઝિકલી ગુજરાતી બધા જો સમજી લેરવી અને શીખે એટલીસ્ટ બોલતા એને અન્ડરસ્ટેન્ડ થાય તો આ વિજ્ઞાન એમને સરખી રીતે પકડાશે જે કહેવા માગે છે દાદા કંઈ કંઈ આશે આપણામાંથી પકડાય નહીં તો મુશ્કેલ છે એટલે પછી હિન્દી ઇંગ્લિશ ટ્રાય બહુ કરીએ આપણે શું હિન્દીમાં પણ એ જે ગુજરાતીમાં દાદાનું છે આવે અને બીજી વાત કહું આપને કે દાદાએ હિન્દી ભાષી બધાઓ જાત સાથે હિન્દીમાં જે એમની વાણી નીકળી હિન્દીમાં આટલી મોટી જાડી પુસ્તક છે હા લગભગ અઢી ઇંચ જાડી પુસ્તક છે બે ઇંચ સમજાયું ફસ્ટ ક્લાસ છે પરંતુ આજે એ અવેલેબલ નથી એના એડિશન એ પૂરે થઈ ગઈ છે આખી એટલે કોઈને જોવે તો મળે નહીં એટલે આપણે એક પુત્ર યોગેશ આનંદજી અંદર પ્રયત્ન કરી રહ્યા છેલ્લા સ્ટેજમાં છે એવું કહે છે ખરા પરંતુ એ અવધૂત એવા છે કે એમની અવધૂત દશામાંથી જલ્દી એમ બીજો ટાઈમ ઓછો આમાં નમજ રત છે બિલકુલ દાદાના જેમ શબ્દો ને મને એમાં આખો ચોવીસ કલાક ધૂનમાં ધૂનમાં એમાં અને એમની જોડે પેલો ખીરા કરીને મોબેડનભાઈ છે એ પણ એટલો બધો થઈ ગયો છે કે ઓહો હો આ ખુદા અને ખુદા દ્રષ્ટિ ઓહ સમજ્યું એટલે એને પોતાને એટલો બધો અનુભવ થયો હવે એ પુસ્તક તૈયાર કર્યું છે એમને હિન્દી દાદાની વાણીનું મેં કહું જલ્દી કરો હિન્દી ભાષીને મોકલીએ બધાને બધાને પહોંચાડીએ આપણે સંઘ તરફથી હમ આ ઈડીન ફીડી આ બધા ટેકનોલોજી છે ને એ તો યંગ લોકોને ફાવે અગર તો જે ટેવાયા છે એ લોકોને ફાવશે બધાને સરખું ના ફાવે અને ચોપડી હોય તો રિસર્ચ સામે હોય એ ખરી આપણે આગળ આ બેઝિક છે બેઝિક આ છે પેલું ખોટું છે એમ નથી કહેવા માગતા આપણે પણ એની એનો ઉપયોગ એની રીતનો હોય શું એટલે હિન્દી ભાષીને જવું જોઈએ પછી બીજું સાઉથ ઇન્ડિયામાં આપતો પૂતરો પછી તમારું ઓર્ગેનાઇઝેશન એવું કરો કે વારાફરતી બે જણા જાઓ બધે આખા ભારતમાં ન થઈ જાઓ તમે કમિટી કરી છે મેં આપણે અમે મળ્યા ત્યારે પાંચનું નક્કી થયું પછી નિમિષાનજી લાગ્યું કે આપણે ત્રણ કરી નાખીએ સારું એટલે વેલનીટ આપણાથી ચલાવી શકાય એટલે અત્યાર ત્રણ નહીં થઈ ગઈ છે હમ ત્રણ નહીં તે આપતા પુત્રની કમિટીમાં ડૉક્ટર શૈલેષ આનંદજી છે પછી નિમેશ આનંદજી આપણે અહીંયા વરસીમાં કેલનપુરી એમને બહુ સુંદર આપણને વિધિ કરાવડાવી અભિષેક થયા સરસ અને પાછા એવું સુરતમાં આવીશું અને ત્રીજા આપણા પરેશ બિહારી આનંદજી આનંદજી અને એક વર્ષ માટે રહેશે પછી આગળ શું નક્કી કર્યું છે આપતા પુત્રોએ એ એમની રીતે જ કરવાના આપતા પુત્ર ટ્રસ્ટ છે ટ્રસ્ટ પોતે પોતાનું ચલાવશે એટલે કે છે કે અમને બહુ સારું પડશે એટલે અમને સ્વચ્છંદ નામનું પરમાણુ ઊભું ના થાય અમને આવું કહે છે મને સમજ ના પડી શું કહેવા માગતા ત્યાં એક પરમાણુ ઊભું ના પોતે કેમ કેમ થાય એમને સ્વચ્છંદ નામનું હં પણ એમને પોતાને ચલાવવાનું મહેતા સાહેબ ને દાદાએ કહું તમે સંભાળજો બધાને તો કહેતા અમારે આ બધા છોકરાઓ છે પછી એમના મોટાભાઈ કે નાના ભાઈ મોટાભાઈ ને નાના એમના પિતાજી હિંમતભાઈ સાહેબ અને એમના મમ્મીજી આજ સુધી મમ્મીજી સંભાળે છે એમના સિંગોત્રી હોવાનું વધારે ગમે છે એટલે જ્યારે સમય મળે તો પહોંચી જ એટલે આ રીતે એમને બધું નક્કી કર્યું છે તો સાઉથ ઇન્ડિયામાં જજો સાઉથ ઇન્ડિયામાં ચાર સ્ટેટ મેઇન છે એકનું તો બે ભાગ પડ્યા છે પણ એ મેઇન જ કહેવાય ભાષામાં તો તમે ખાસ જાઓ તમે અને ઇંગ્લિશમાં પણ તમે જેને જેને મહાવ બોલી શકે છે એ બધા કરો જ કે બધાને માટે બધું હોય સવાલ નથી બરાબર નહીં એ એ બહુ આપણું ઇન્ટેલેક્ટનું બાઉલ છે આખું મોટું સાઉથ ઇન્ડિયા જબરું છે બંગાળ છે ખરું પણ એ પણ છે પણ અમુક પ્રમાણ પણ સાઉથ ઇન્ડિયા બહુ મોટું છે બીજું તમે જોજો આપણા ભારતમાં આખા ભારતમાં બધામાં આર્મી શું કે સોશિયલી શું કે પોલિટિકલી શું અને સાયન્સમાં પણ બધા બધા ફિલ્ડોમાં બહુ સારા એ આવ્યા છે એટલે સાઉથનું તમે સંભાળજો જશો પણ તમારે જે જવા માગતા હોય ભાષા શીખતા જજો એવું કરજો ચાર સ્ટેટની ચાર જુદી ભાષા ચાર ગ્રુપો શીખી લેજો અમે તમને સૂચન કરીએ છીએ મંજૂર છે તમને લોકોને કેટલો પીરિયડમાં શીખી જશું કહો મને ચાર છ મહિના વર્ષ બોલો નહીં હા દાદા કહ્યું છે કે ખૂણે ખૂણે પહોંચવું જોઈએ એટલે ભારતમાં ખૂણે ખૂણે પહોંચે વર્લ્ડમાં પહોંચશે બધે ફરીશ્વજી આબુલ સાહેબ ટોટલી એક્સકલુઝિવ હવે વાત કરો છો તે પ્રમાણે પ્રયત્ન કરવા સંસ્થા એ પણ અને વ્યક્તિગત પણ જો વ્યક્તિગત રીતે તમે સંસ્થા છો એવી રીતે કરો અને સંસ્થા એ વ્યક્તિ છે એવી રીતે લો સંસ્થાને કઈ લેંગ્વેજ આવડે સાઉથ ની કન્નડ આવડે છે કન્નડ કન્નડ આવડે નહીંડ માં ના પણ સાચું કહું છું તમારું ઇંગ્લિશ ઘણું સારું છે યુ કેન ગો ધેર યુ કેન ગો ધે હમણાં આપણે અમે ગંગા કરીને આપણા મહાત્મા છે કોઈમ્બતુરમાં અને એ તો આમ તો નાઇજીરિયામાં બનેલા લેગોસ ભરતભાઈ પણ પછી ઇન્ડિયામાં એસ્ટાબ્લિશ થયા છે ટેક્સટાઇલ એન્જિનિયર અને એમની જોડે એક બીજા ટેક્સટાઇલ એન્જિનિયર હતા આ બંને છે પાછા હા પણ આ કોઈમ્બટૂરમાં સ્ટેબલ થયા તિરપુર છે ને અત્યાર તો પ્રેસિડન્ટ છે કોઈ ફર્મુલા અને એને અમે બે સેટ આપલા બેઝિક પાંચ ચાર કે પાંચ ચોપડીઓ આપી કે તમે આને તમે ઇંગ્લિશ મોકલવી પડી એમને ઇંગ્લિશ કે હિન્દી ઇંગ્લિશ હા અને કેરા એક બીજો ભાઈ હતા એને એટલો મોટો એક્સિડન્ટ થયો હતો બે પગે એટલે વ્હીલચેરમાં હતા જ્યારે જ્ઞાન આપ્યું તારે કોઈમટૂરમાં લગભગ સિત્તેરક જણા હતા મારી સાથે કોણ હતું તમે હતા બીજું કોઈ તમે હતા નહીં હા કોઈમટૂરમાં તે મને તો પાક્કો સાઉથ ઇન્ડિયનમાં રાખી દો બધું ડ્રેસ બ્રેસ બધું ખેસ ને બધું આખો દાદો મને એમ રાખ્યું પરંતુ બધી રીતે બધી રીતે પરંતુ ત્યાં સિત્તેરિક જેમને આપેલું એમાં જે ટેક્સટાઇલ એન્જિનિયર બે હતા એ હતા ને એમનું ફેમિલી એમાં આ જે એક્સિડન્ટવાળા હતા એને પછી સારું થયું અને ધીમે રહીને કહે છે હવે આઈ એમ ગોઈંગ ટુ કેરલા એમ કહ્યું પછી મેં મને એમને લાગ્યું અમે ઈચ્છીએ છીએ કે તમે મળયાલમમાં આના બેઝિક પુસ્તકો ટ્રાન્સલેટ કરો ઓ આઈ એમ વેરી ફ્લુઅન્ટ પણ યુ વીલ હેવ ઓનલી ઇંગ્લિશ ઓનલી નો યુ ડોન્ટ નો ઇન સાઉથ ઇન્ડિયા હિન્દી ઇઝ નોટ પોપ્યુલર તો કે નો નો આઈ નો હિન્દી વેરી વેર આવું રેર મળે સાઉથ ઇન્ડિયા બહુ રેર મળે આઈ નો હિન્દી વેરી વેલ હિન્દી અને ઇંગ્લિશ બહુ છે યુ કેન પૂટ હું એક ગુજરાતી તો મોકલાયા જ નહીં આ વાત થઈ હતી આ તો એને આ વાતને કે છ પાંચ છ વર્ષ થઈ ગયા હશે આપણા દિલ્હીપે હતા તે આજે પછી હમણાં આવ્યા ને ગંગાધર આપણા સુરત કામરેજ અરે કેલનપુરી ત્યાં આગળ મેં એને કહ્યું તને પુસ્તકો દીપકભાઈ મારફતે મેં મોકલાઈ આપ્યા એમને ત્યાં આગળ અને પુસ્તકો તમને મોકલા છે એનો શું વિચાર કરો છો તો કે નહીં આ વીઆર થિંકિંગ સિરિયસલી અને આઈ હેવ ભાઈ જોડે કેરાલામાં અને હે ઉત્તપન ઉત્થ કરીને છે એનું નાટક અને બંને કહે છે વીઆર ટેકિંગ ઓફ દેટ એટલે અમારું તો મલાયલ બંનેનું છે મને મલાયલ પછી અમે તામિલનાડુમાં જ છે આપણા રાધા કિંહ ગોઠવશે બંને કેરાલાના છે આમ તો પણ ગંગાધર તામિલ એઝ વેલ એઝ મલયાલમ બુથ એવું છે સારી રીતે તૈયાર કરો છોકરાઓને હવે બેસી શો છો તમે અરે અહીંથી ફોન ઉપર કોન્ટેક કરો કાગરો લખો શું છોડો તમે શું કરો છો ખાલી બેસી રહો છો બે બે અહી રમાડ કર્યા કરવાની બસ જ્ઞાન ને જ્ઞાન ના સિદ્ધાંતો ની વાતો ના કરશો જીવન ને જીવનના સિદ્ધાંતો ની વાત કર્યા કરો આ જ્ઞાન આપણે બધા મળ્યું બરોબર છે પરંતુ અહીંયા જ આપણે જરાકી થઈ જઈએ છીએ એટલે સામાન્ય પોસ્તું નથી એક વ્યવહારમાં આપણે એકબીજાને વાત કરીએ એકબીજાને આપણે પહોંચીએ નહીં તો એકબીજાને મળે કેવી રીતે સમજ એકબીજા સમજાય છે કે દાદા એને કહેતા કે સિગ્નલો સિગ્નલો મળવા જોઈએ ને તો ગાડીઓ અથડવી પડે બધી રસિક પૂછીજો ગાડીઓ અથડી પડે નહીં વ્યવહારમાં તો નથી અથડાય પડતી નહીં તમારા રંજનને અથડવી પડે છે બરાબર કહે છે હ ના પણ ભાઈ સુધરી જાય પાછું આપણી એની ધર્મપત્ની મનનની એ પણ સાઉથ ઇન્ડિયન કેરાલિસ્ટ છે અને અમારા આપણા પેલા શું નામ આપી સાયન્ટિસ્ટ સાહેબ કિરીટ કિરીટ પરીખ મહેતા માફ કરજો તો કિરીટ મહેતાની એમના પુત્રના ધર્મપત્ની છે ને બંને પ્લેમાં છે એટલે કે ફિલ્મ લાઇનનું ત્યાંથી એમને ગ્રેજ્યુએશન કર્યું છે યુએસથી અને બંને દે આર વેરી વેલ ઇન ઇટ અને એક તો 20 મિનિટની આખી ડોક્યુમેન્ટ્રી બનાવી છે એને ઓલરેડી ખ્યાલ આવ્યો એટલે અમે તમને પણ કહીએ છીએ કિરીટભાઈ કાંઈ ગઈ બેન હા ઓમ હા ઓમ શું નામ છે એનું સોહમ સોહમ નામ છે બહુ દેઆર વેરી મચ મચ ઇન ધીસ એટલે આ દાદાનું જીવન જીવવાની કળા એ બહુ બેઝિક છે આપણે આ વિજ્ઞાનનો પ્રસાર અને કલ્યાણનો માર્ગ પણ આ જ છે અને જ્ઞાનને એની બધી વાત કહેશો નહીં પણ સાયન્સ શું છે જીવનનું એ પકડાવો વાત સમજાય છે આપતા પુત્ર સાહેબ કે નહીં આ જુઓ આપણે સાયન્સ આજના આજનું સાયન્સ શીખવા જેવું હોય તો લોકોને કેટલું અઘરું થઈ પડે એ છોકરી તારે સાયન્સ શીખવું તો પડે કે નહીં હે ફિઝિક્સ ફાવે કેમેસ્ટ્રી ના ફાવે બી ફાવે મને શું કહે છે એ સાયન્ટિસ્ટ શું કહે તું સાયન્ટિસ્ટ છે ને હા આપણે ટીચર થઈ જવાનું કોના શું નામ ભૂલી ગયો તારું એ મહેશ મહેશ મહેશના ટીચર થઈ જવાનું આપણે તો મહેશ શીખે ના શીખે બોલ ને બસ ત્યાર પછી આટલી જ વાત કરો ને આપણે તો આ સંદેશો પહોંચશે એમાં અમે કહીએ છીએ અને પછી વિશ્વમાં પહોંચવાનું જ શું અને જુઓ ને આટલા આટલા લોકો જરાક વાત કરીને સમજે છે તો પછી કેટલું સારું સમજે છે તો આને ત્રણ મંત્રો સમજાયા પેલી આઠ વર્ષની છોકરી નાની બેબી અને પ્રસ્યા એમ એનો એટલા ખુશ થઈ ગયા તને ગમ્યું હતું પકું તું તો આવે તૈયાર જ છું તેને એની સિસ્ટર બેઠી હશે ને શું આપણી હા તેની તારી સિસ્ટર ના પેલી જશમી જસમી સિસ્ટર ને તે આપણે આવી રીતે લેવાનું છે જ્ઞાન શબ્દ એ સોલ રિલેટેડ છે એ જીવનમાંથી પહેલું કઈ લાવો તમે ધીમે ધીમે લાવો એકદમ જ એમ વાત કરવા જશો ને તો એકદમ કોઈને ગ્રીક ગ્રીક એન્ડ હેબ્રુ થઈ જશે બહુ સમજવા જેવું છે રમેશ હમ એટલે હમ હા એમની એમની ગ્રેન્ડ ડોટર છે પૂજા પૂજા આપણી દીકરી અચ્છા સમજ્યા ડોક્ટર દાદાજી બને ખાલી ત્રીમંત્ર ઉપર જ બને વસંતભાઈ આપડે અરવિંદ છે ને ભાઈ આજે કેટલા વર્ષ થયા અને ત્યાં મૂલ પાર્કમાં એને ત્યાં એને એક શ્રીલંકન હતો એ નામ તો એનું ઉડી ગયા તેને યોગ શીખવાડે બધા એને સાંતા બારબરામાં સાંતા બારબરા એટલે પેલી એક્ટર્સને એક્ટ્રેસીસને એવી જગ્યાને એમાં રહેવાનું એવું બહુ રીચ જગ્યા તમે બધા જાણે છે કેલિફોર્નિયામાં ત્યાં આગળ ભાઈ સાહેબ હતા તો તો આવા બધા મન સુખી બધા તો ઓછામાં ઓછા ચાર પાંચ તો પીએચડી હતા વાઇટ બધા એ એક જણ ઈરાનિયન ઇરાનિયન ફેમિલી હતું આખું આ બધા તે એને વાત કરી છે કે મને ભેગા કરો ને તમે કહો છો આટલા તો ડિવાઈન અને આવું તો મને ભેગા કરો એને કહ્યું ને કોઈ મારી પાસે લઈ આવું એને ઘરે હતો ને ત્યારે બધી વાતો કરી તો કહો મારા આટલા બધા ફોલોઅર્સ છે યોગના અને એમાં જે અમારો એક કોર ગ્રુપ છે પાંચ પંદર પચીસ છેલ્લે તો મારી ઈચ્છા છે કે આપ એમને વાત કરો તો પછી એને ગોઠવાયું ગોઠવાયું અને બધાને ભાવ થઈ ગયો કે વી લાઈક ટુ રિયલાઇઝ ધીસ ડિવાઈન નોલેજ વી લાઈક ટુ રિઅલાઇઝ ધીસ અવર ઓન સેલ્ફ આટલું બધું પછી એને વાત કરી પછી એને કહ્યું કામ કર હવે આ બધા તો એવા છે તમારે તો ફ્રેન્ચ ભાષામાં જ્ઞાન આપવું પડે તો ફાવે દેખાવે તે અઠવાડિયા પછી રાખજે તું તો તે દિવસ અમે અરબીને તે રહ્યા હતા ત્યારે અને રાખ્યું હતું તમે હતા હેમાબીન અચ્છા તે વખત હતા હા પણ તમે હતા ખરા નહોતા નહોતા નહોતા એ ડોક્ટર પૂર્ણિમા હતા ડૉક્ટર પૂર્ણિમા તો હતા મહાત્માઓ હતા પણ ખબર નહીં બધા બધી જુદી જાતના તો મેં કહું હવે આ લોકોનું જ્ઞાન તો આવે ઇંગ્લિશમાં જ કરું જ્ઞાન વિધેય થવી તો વેરી ફર્સ્ટ ટાઈમ મેં કહું ચાલો એટલે પછી એ કહે છે અમારે તો અઠવાડિયું મોડું પડશે તો બે ત્રણ દડાનો ટાઈમ રાખ્યો એમને આવી જવાના હતા મેં કોખો તારે તો કનું તો એમની રાતો આમ જ ચાલે બધી તો પછી એ તો બહુ વહેલા ઉઠી અને આવ્યું બેઠા તે લખાઈ ગયું બધું લખાઈ ગયું ભાગ્યું તૂટ્યું જે આવે તો લખાઈ ગયું કારણ કે ઇંગ્લિશ તો સમજે ને ભાગ્યું તૂટી ના સમજે તો ચાલી ગયું તો આખી વિધિ થઈ પણ બધાને બહુ આનંદ આવ્યો હતો એમાં એક અમેરિકન છોકરી હતી નાની એને સારા અને ઊંચા અને બધા સારા વિચારો પોઝિટિવ બહુ સારા આવતા અને ચર્ચમાં જાય ચર્ચમાં જાય એનામાં પેઇન્ટિંગની કળા હતી અને બધું સ્પિરિચ્યુઅલ પેઇન્ટિંગ કરે એવી એ નામ તો હતું ભૂલી ગયા અમે હા એવું કહ્યું હતું પછી આ બધું મળી અને અમે એમને એને પેઇન્ટિંગ બતાવ્યું પછી ફરતી સત્સંગમાં આવી બહુ આનંદ થઈ ગયો આ ઓહ આ પણ આટલું નોલેજ આ ડિવાઇન છે આટલું બધું બહુ તો એને થોડુંક હતું આવું અંદરનું હોય ને બધા એને બહુ સરસ પછી એમ કરતાં કરતાં એને ન્યૂયોર્ક જવાનું થયું ને ત્યાં એક્ઝિબિશનો હોય ને બધા એને રિલા સ્પીરિચ્યુઅલ બધા એને એ પિક્ચરને વીસ ડોલર મળ્યા હતા એને વીસ હજાર ડોલર પિક્ચરના પછી ગઈ પછી તો છૂટા પડી ગયા કોઈ મળ્યું નહીં બધા તો પેલો શ્રીલંકરને હતો કોક દાડો આવી જાય છે આટલા બધા હતા તો પુણિમા બેન એટલા ખુશ થઈ ગયા દાદા મને તમે આ આપજો તમારી પાસે કોઈ તો લખીને આપણે લઈએ મેં કોઈ બરાબર છે લઈ જશો છોકરાઓને ફાવશે તો ખરું સમજાવ્યું કે નહી પણ એ વાંચી આવે ને એટલે આપણે કલ્યાણ માર્ગ છે દાદા એ કહ્યું છે આ વિજ્ઞાન વિશ્વને ખૂણે ખૂણે વિશ્વ શબ્દ બોલ્યા એટલે સામાન સમજી લેવાનું જનરલ ભાવથી પોચવું જ જોઈએ પહોંચવું જ જોઈએ पी मैं ध्यान मैं जरा विषय जो दादाए क्यू दादा, दादा वा आ वाणी शू है पोचाड़वे एवं नहीं बोलिया दादा पोचवुज कई पोचाड़ना तो राख्या दादाए इ समी गया एवं एवं बधाए रसिक भाई तैयार अगर जो डेट्रॉड काम बात करे कोई आए तो नहीं करता पड़ोसी है पंजाब न પંજાબનો બાજુનો એને વાત નથી કરતા આમ તો પેસી જઈએ કે ચા ચા તો મૂકવા ચા આવ્યો છું એ કહેવાનું શું જાય આપણે કોઈ વડે આપણને વડે ખરું કોઈ ઈશ્વરભાઈ એકદમ જઈ ચડીએ હવાના ઈશ્વરભાઈ આ કોફી થોડી પીવી છે તો ના કહેવાય મહેજ ના પાડે છે એટલે આપણું જ્ઞાન આપણને સહજ સ્વરૂપે મળ્યું છે શું કહ્યું એટલે કે આપણું સ્વરૂપ એ સહજ સ્વરૂપ છે આપણું શુદ્ધાત્મક સ્વરૂપ એ સહજ સ્વરૂપ છે સહજ એટલે ઓન ઇટ્સ ઓન એને એનાથી જ એ પોતે પોતાની રીતે સહજ રહ્યા કરે તે સમજ્યું આ ઝાડ બધા જોઈએ છે કોઈ પણ ત્યારે એ કેવા સહજ સ્વરૂપે નથી દેખાતા પણ એ અત્યારે દશામાં છે એમના અને માણસ મનુષ્ય દેહ સાથે કરીને ભગવદ્ થી આ આજ્ઞાધર્મથી એના નજરોમાં શું વ્યવહારની નજરોમાં એની શુદ્ધાત્માની દ્રષ્ટિ એવી અંદર કેળવાઈ જાય શું કહ્યું વ્યવહારની દૃષ્ટિમાં શુદ્ધાત્માની દ્રષ્ટિ એવી રીતે કેવજ જાય કે જેથી પછી એને વ્યવહારની દૃષ્ટિ તો વ્યવહારથી જ જોશે પરંતુ પેલી શુદ્ધાત્માની કેળવણી અંદર આવી હશે એનાથી એ પોતે પોતાને જ બધામાં અનુભવ તો થતો જશે જોજો ધીમે ધીમે બનશે આ વાત આપ દરેક આની લાગી પડજો બધા સુરેશ એવું નહીં લાગી પડજો તમે તેની પાછળ જ લાગ્યા છો ને ઈલા એની પાસે લાગી ગઈ છે ઇલાબેન એની પાછળ બહુ લાગી ગઈ છે શું કંઈ ગઈ મોટીબહેનને નમસ્કાર ના કર્યા હા એટલે આ વાત છે આપણી આજ્ઞા ધર્મ આજ્ઞા એ જ ધર્મ અને આજ્ઞા એ જ એટલે આ જીવન જીવવામાં આજે ને આપણને આ કરિયુગની અસરો અને કરિયુગના વાતાવરણમાં છીએ છતાંય આપણે સતયુગી અંદર સુખ અનુભવીએ છીએ બધા જ એમાં દાદાએ કહ્યું છે સેંકડો બોમ્બ પડે એટમ બોમ્બ પણ પેટનું પાણી ન જોઈએ કે આ તો એક વાત કરીએ એમને આ અવસ્થાઓ કળયુગની છે ને એના અર્થમાં કહેલું છે આ બધું અને આજે તો બધે જ્યાં જુઓ ત્યાં બધું વાયોલન્ટ અને હિંસક વાતાવરણ બધું જ્યાં જુઓ ત્યાં એનું તાંડવ ચાલ્યા કરે છે બીજું છે કે અહીંયા જે તમે જોજો જ્યાં હોય ત્યાં પણ આટલા બધા વિશ્વમાં તમે જોશો કે ભારત અને અહીંયા શાંતિ છે ને એ બીજે કોઈ જોવા નહીં મળે તમને કોઈ જગાએ જોવા નહીં મળે શું રૂપારું એ દેખા બધું શણગાર કરવું એ બધું મળશે પણ આ ના મળે એટલે આપણે દાદાએ જેને પરદેશમાં કોઈ પણ ઇન્ડિયન મળે ને તે આટલા સરસ છે એકેડેમિકલી ઇન્ટેલિજન્ટલી બધી જ રીતે નાટલા પરંતુ જ્યારે ભારતમાં જઈએ છીએ ને કોઈને મળીએ છીએ ને ત્યારે એને સમજવા જઈએ છીએ સમજાતો જ નથી એ આમ બધું અમને અંદરથી લાગે સારું છે પણ બહારથી જોઈએ તો એને આ ક્યાં આવું જ લાગે છે તો દાદાને આપણા મહાત્માઓ જ પૂછેલું કે દાદા આ હું કેમ થાય છે ઇન્ડિયા જઈએ ને આવું લાગે છે તો કે દાદાએ કહ્યું જો ઇન્ડિયનને ઓળખવાય તમારે તો ભારતમાં પગ મૂકો ને કે તરત જ સમજી જવાનું આ પગ મૂકતાની સાથે તમારે ઇમિગ્રેશનમાં આવતાની હાથે જ બધે જ હ ત્યાં આગળ પઝલ જ મળ્યા કરશે તો એટલે એક એક વ્યક્તિ ભારતીય ઇન્ડિયન પઝલ છે એટલે ઇન્ડિયન પઝલ મૂક્યું એવું કેમ કહ્યું ઈશ્વર પ્રકાશ ઇન્ડિયન પઝલ હા હા જોજો અને આપણા મહાત્મામાં તો પઝલ ઉકલી ગયેલું આવે હમ પઝલ ઉકલી ગયેલું અસલ ભારતીય હમ અસલ એટલે આજે તો શું વાત કરીએ કો તમે આવ્યું છે સત્સંગ લઈએ તો થોડોક સત્સંગ લઈશું કોઈનો કોના તરફથી છે કિરીટ મહેતા ઓકે હા દૂરથી વચીએ નમો વિત્ર કીડના જય સચ્ચિદાનંદને પ્રણામ વિતરાગ અવસ્થામાં કોઈ જીવ મહત્તમ અંશે હોય પરંતુ તીર્થંકર થવાના ન હોય તેવા જીવની પ્રત્યક્ષતા કેવી હોય આવા જીવની બીજાઓ ઉપર કઈ જાતની અસર પડે આવા જીવની ઓળખાણ સી રીતે પડે તો વિતરાગ અવસ્થામાં કોઈ જીવ મહત્તમ અંશે હોય બહુ મુશ્કેલ છે આવો હવા આ મહાત્માઓ બધા કરીને કરીને જે ઉંશણ પ્રમાણથી બધાને અનુભવ વ્યક્ત થયો છે દરેકને એમાં હોવાની જ એટલે એટલે બુદ્ધિના તત્વમાંથી એની અસરોમાંથી મુક્તિ જેટલા જેટલા પામેલા જેટલા અંશે હોય એ જ બધું અનુભવ પ્રમાણ હોય આખું એ વિતરાગતાના અખંડિત છે આખી એટલે નિરંતરતા કહેવાય છે પ્રતીતિના લક્ષ અર્થમાં કહેવાય છે પણ લક્ષ સાથેની પ્રતીતિ લક્ષ બેસે નહીં ત્યાં સુધી પ્રતીતિ કોઈ દિવસ ખુલ્લી ન થાય શું કહ્યું લક્ષ બેસે લક્ષ બેસે લક્ષ એટલે જ્ઞાન થાય આપણને જ્ઞાન થાય એટલે લક્ષ બેસે તો પછી પ્રતીતિ ખુલ્લી થાય છે એમ એમ નથી એ ખુલ્લી થાય છે અને એ આખી પ્રજ્ઞાશક્તિ સ્વરૂપે આપણા બધી આપણા એની અંદર કામ કર્યા કરે છે એ પ્રજ્ઞાશક્તિ प्रज्ञाशक्ति जम जेम, जेम ए तीक्ष्ता संबंध हैत्मा तत्व जेतन तत्व के उपयोगमय रीते बदा व्यवहार में बदाज व्यवहार में चेतन स्वरूप પોતાની ચેતનતા અને વિતરાકતાના અંશો ખુલ્લા કરે ઉપયોગ એટલે શુદ્ધ ઉપયોગ બોલીએ છે જ્ઞાન ધ્યાન મનોહારી રે ફાઇલ કલંકો દૂર નિવારી મહાત્મા વરે શિવ નારી રે એટલે કે એ વિતરાકતાના અંશો ખુલ્લા થયા એટલે પોતાનું પ્રકૃતિ અને પ્રકૃતિના આખા બધા પર્યાયો એ ધીમે ધીમે દિવ્યતાના અંશને પામતા જતા જાય એટલા માટે શાસ્ત્રોમાં કહ્યું છે જ્ઞાની પુરુષને કર્મ બંધ હોય જ નહીં આ કર્મની દુનિયામાં વસે છે છતાં પણ આખા એમ જ એમ જ જ એ મહાસાગરમાં પડ્યો છે કોઈ જગા લેપાતો નથી એ કિરીટભાઈ આ બધી શબ્દો લઈએ છે ખરા પણ એને સ્વાદમાં અનુભવમાં આપણે લેવાના અને પછી એને અંદર વગાડ્યા થાય સમજાય ને ખ્યાલ આવે કામમાં પડ્યા હોય કોઈ વ્યવહાર આવ્યો હોય તો પણ અંદર આ ચાલે પણ થોડુંક સુષુભ ભાવે ચાલે એકદમ જ ચાલે અને કશું હોય ફાયબ ના હોય ત્યારે જરા બરાબર તીવ્રતાએ સરસ રીતે રહે આપણને સમજાયું એટલે એ બધો ફ્રી ટાઈમ આપણો જે છે ને ફ્રી ટાઈમ કે છે એનો બહુ સારી રીતે સદુપયોગ થાય એવું આપણો નિશ્ચય દ્રઢ હોવો જોઈએ હમ વચમાં એક મિનિટ મળે તો એનો ઉપયોગ કરી લઈએ થોડી સેકન્ડ નો મળે પણ એવું બધું પણ ફ્રી ટાઈમ એટલે પછી મળે જ છે તો હમ ફ્રી ટાઈમ કહું છું આ ગાંધીજી છે એક વ્યવહારમાં આપણે થઈ ગયા આટલા મોટા બહુ સદમાર્ગી થયા વ્યવહારમાં થયા પણ હં છતાં એટલા બધા રત હતા કે લોકો માટે જીવવું મારે લોકોને જ મારે બધા સુખી થાય એ ભાવનાથી જીવ્યા પોતાના શરીરને એમને ગણકારેલું જ નહીં એ રીતે રહ્યા પરંતુ શરીર સરખું રહે બહુ જાગૃતિથી રહ્યા છતાં એટલા બધા વ્યસ્ત રહેતા હતા કે એમને એક જરા પણ આરામ ના મળ્યો હોય કશું ના મળ્યું છતાં એક પાંચ કે દસ મિનિટ મળે ને ત્યારે એમને આખી રાત્રિનો આરામ મળ્યો એટલો અનુભવ થઈ શકે આવું છે એમના માટે એમના માટે શું અને આવા જે વિચારક પુરુષો હોય છે એમના માટે હોય છે વિચારક અને અમુક દાર્શનિક હોય દાર્શનિક એટલે કે વ્યવહારમાં દર્શનમાં પોતાનું અંદરની શૂઝ શક્તિ ખીલી લેવી હોય શૂઝ સમજે શૂઝ એ નિરીક્ષણ શક્તિ છે અને નિરીક્ષણતા આપણામાં જેટલી તટસ્થતા આપણને પોતાને આપણા શરીર પ્રત્યે હોય કે જેથી બહાર બધારી જોડે તટસ્થ રીતે બધા જોઈએ મરીએ વાતો કરીએ બધાનું સાંભળીએ એ લઈએ પણ એ તટસ્થ રીતે બધાને લઈશું જોજો એટલે કોઈ જગાએ જલાશો નહીં અને નિરીક્ષણતા કે છે સમજ ઓબ્ઝર્વેશન આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ ખ્યાલ આવ્યો ને એટલે આપણે મહાત્માઓને શાસ્ત્રો મને તિતિક્ષા શબ્દ વાપર્યો છે શાસ્ત્રોમાં તિતિક્ષા એટલે કે તટસ્થ ભાવે આપણે જ આપણને નિહાળવા समझवा अपन ने प्राकृत्य बदा ने एट्ले परमात्मा अंशो महात्मा सो हो, हो तीर्थंकर थान हो न होता अपन महात्मा ने होती नहीं कारण कि वह विचारी करने की जरूरत नहीं तीर्थंकर शब्द अपन ने आज समझाया बदाय महात्माओं नेता पूत, रीत दर समझाया एक कर्म प्रकार ऊंचा मुच्चा उत्कृष्ट मानव सामज में मा, मानव समझ आखो पिरामिड एटले कि अपने शूँ कही गुजराती में पिरामिड तो बद है एवं स्वरूप नीचेना थोड़ तो बहु प्राइमरी मानव फॉर्म है ये आदिनाथ भगवान ने मरेला ए बदा त्या ब मनुष्य ने संस्कार आपने लगे कि आपस छी નહીં તો પ્રાણીઓ જેવું જીવન હતું એમનું પ્રાણીઓ જેવું તમારે ચંદ્રકાંતભાઈને બહુ સુંદર વાત એમને થઈ હતી એમનાથી નીકળી હતી આ કે મને તો એક જ વાત સમજાઈ છે કે આપણને દાદા ભગવાન મળ્યા આપણે બધા નજીક અને એમના તો કુટુંબી એમના વડીલ પણ મળ્યા આ બધું ખરું પણ મને એમ જ લાગે છે કે દાદા ભગવાન મળ્યા અને જ્ઞાન આપણને મળ્યું દિવ્ય દ્રષ્ટિ મળી તેમાં દાદાએ આપણે તો માણસ તરીકે જીવીએ છીએ એ ખ્યાલ નહોતો એનું વિભાન નહોતું એટલે એમાં મૂક્યા આપણને એ બહુ સારા એવું ન મૂક્યો એમને હતું અમે ખુશ થયા એમના પર હમ આદિનાથનો જે પ્રયોગ તે દાદા ભગવાન પાસે કુદરતી સ્વરૂપે એમની કલ્યાણ ભાવનાએ કરીને આવ્યો અને એ રીતે આગળના અનુસાર રૂપે કેટલા અવતારોનું એમનું જેની પાછળ લાગેલા કે સાર તત્વ શું છે જીવનમાં શું કહ્યું આટલું જ શોધવા માટે કેટલા અવતારો ગયા ત્યારે આ કારમાં જન્મ સાથે લઈને આવ્યા બાળપણથી બધું નિરીક્ષણ શક્તિથી કરતા હતા એટલે જન્મ થયો એવો જ બધાને બહુ ગમે એવી રીતે બધાને શું એ રીતે એમનો આખો વિકાસ થયો અને આપણે જોઈએ છીએ પરંતુ આપલે શાસ્ત્ર અને બહાર સંત પુરુષો અને એમના કોઈ વખતે એમની વિશેષતાઓ વગેરે આપણે વાંચવામાં આવે છે બધાને તો આપણે ખુશ થઈ જઈએ છીએ હું આ ચાર ને છ વર્ષે આટલા થઈ ગયા આવા થઈ ગયા બધું એ બધું શું છે કે આગળના કર્મનો અનુસાર છે બીજું કશું નથી જીવન એવા ગયેલા છે તો આગળ આવે નહીં તો ના આવી શકે આવી શકે નહીં શું એટલે ભારતમાં તો આ જન્મ્યા જ કરે છે કંઈ નથી આજે કળિયુગમાંય હોય છે પણ પ્રમાણ ઓછું થઈ ગયું છે બહુ બહુ ઓછું જૂજ પ્રમાણ છે કોક કોક આપણે આગળને વેઢીએ ગણી શકીએ આમ તો સંતો અને ધર્મ ઘણું બધું છે પરંતુ આજના કારના પ્રભાવમાં એ પ્રકારનું છે બધું હોય હૃદયના હોય છે નથી હોતા પણ બહુ ઓછા બધી જ રીતે એટલે આવા તટસ્થ પુરુષો હોવું બહુ મુશ્કેલ છે એટલે એટલે બધા જીવોની એટલે કે મહાત્માઓની જ આપણી પ્રત્યક્ષતા કેવી હોય તો કે મહાત્માની પ્રત્યક્ષતા મહાત્મા કોઈ પણ મળે એને પ્રકૃતિ પ્રકૃતિથી તો હોય છે જ છતાં પણ એને એ જ્યાં સુધી પેલું બુદ્ધિ તત્વ અંદર એનું અસર પડે છે આપણા પર ત્યાં સુધી આપણને પ્રકૃતિ તો દેખાઈ જશે સામે અને પ્રકૃતિના ગુણો દેખાશે પણ ગુણો તો કઈ નહીં દેખાય દોષ તરીકે દેખાશે શું કહ્યું અને પછી ખબર પડે કે ના આ તો મારો દોષ જોવાનો એનો ક્યાં જોઉં છું એટલે પછી નહીં દેખાય અને પછી મહાત્મા મહાત્માઓનું એકદમ રિલે આપણું સંબંધ એસ્ટાબ્લિશ થાય એ નજરોમાં થાય આપણી વ્યવહારની સમજાય છે એટલે એટલી આપણી સાહજીકતા ખુલ્લી થતી જતી જાય એટલે કે વિતરાકતા અંદર એટલું અમે તમને ગેરંટીથી કહીશું ગેરંટીથી કહીશું અને અમે અનુભવ અમે અનુભવ કર્યો છે એ રીતે કહીએ છીએ હમ બધાને રહે એમાં શરીરની અવસ્થા નથી જોવાતી દેહની અવસ્થા ગમતી હોય પણ આ રહે જ એમને જુઓ ને મહેશ આ મમ્મી સમાધિમાં એટલી જ સરસ છે તને તો ખબર છે ભાઈ સાહેબ પપ્પા નથી કેવા મજાના સમાધિમાં રહ્યા કરધિ અમે આપણે સમાધિને શું સમજ્યા अपने सामधि शू समझ के भाई जड़ सधि ले अगर तो जीवता सामधि ले सधि कहवा खोटू कोई, बहुत कोई। समाधि, समाधि हो बहुत विरल जीव हो सधि सामधि कहवाती नहीं भूमिका है जरूर पाधि नहीं कहवाती एक जातनी क्रियाओं से दिव्यता ने पम् है जीवन में एवं कोक कोक हो बहुत जरूर हो समझे આ કાળમાં તો આ બહુ પ્રયોગો થતા જ નથી પરંતુ મહાત્માઓ માટે આ સહજ દશા છે કિરીટભાઈ તમને સમજાયું હવે પ્રત્યક્ષતા કેવી હોય તો કે પોતે મહાત્મા છે અને પોતાની નજરમાં પ્રત્યક્ષતા એવી થઈ જાય એને કે હું મહાત્મા છું પરંતુ હું મહાત્મા છું એવું રહેશે નહીં એની અંદર એની નજરોમાં એવી રહેશે કે આ હું આ છું કે પછી આ બધા કોણ છે તો એને બધામાં પછી પોતાને કે એ મારું જ સ્વરૂપ છે ને આમ તો શું કહ્યું મિતાબેન તમારું સ્વરૂપ નહીં મને કહી દો જવાબ આપો ના સંભળાયું મિતાબેન ના પાડે છે કે એવું માનતા નથી કિરીટ પૂછીજો હા મીતાબેન તમારું તમારું સ્વરૂપ કિરીટનું સ્વરૂપ નથી છે જો બે જણ કહે છે તમે આ પ્રત્યક્ષતા ખોરો છો બધા હું ખોદશો તમે ખ્યાલ આવે આ બધા મહાત્માઓ માટે છે આપણે એક સરખું જ છે બધાને એટલે આપતા પુત્રને મેં કહીએ હં તો દીપકાનંદ સ્વામીજી તમે અત્યારે સત્તર આપતા એક્ટિવ છો અને બીજા છ જણ છે છ કે છે કે છ વધ થોડી સંખ્યા વધે છે અત્યારે તો પચીસ છવ્વી થઈ ગઈ બધી થઈ રહે હં તો તમે દીપકભાઈ દીપક સ્વામી છો અને બીજા બધા છે તે બધા મહાત્માઓ તે તમે છો એવું તો તમારો સ્વાદ સ્વાદમાં આવે છે ને ધીમે ધીમે પણ એટલી તો વિતરાકતા ખરી કે નહીં નિશ્ચિત તને હે આવો છે નાના નાનો યંગ છે આવ્યો છે હમ આ વર્ષ થઈ ગયા ઓગણત્રીસ ઓગણત્રીસ હા ફર્સ્ટ ક્લાસ મિકેનિકલ તે આપણા બધાને મહાત્માનો અનુભવ થાય અલી હિના તને થાય છે અનુભવ સાચું કેમ હે તારો દીકરો આવ્યો છે વાલો કોણ છે दीकर तारो है दीको <laughs> एना बहनों से तो कहते दीकरो क्या है पर अभिजता रहे बधाई समझ किट भाई आवाजीवी बीजाओ पर के असर पड़े तो ये कोई ने समझाश नहीं कोई प्रकारों फेरफार एना वाइब्रेशन ने बता से ज बोली नहीं सके आ श लगे ये કારણ કે ટેવાઈલો છે એના પોતાની રીતે જુદી રીતે પણ એને કંઈક ભેદ જરૂર લાગે પણ જેમ જેમ પરિચય મહાત્મા આવે કોઈની જોડે બહાર પણ જે મહાત્મા અન્ય મહાત્માથી અન્ય હોય બધે કોઈને પણ આવી શકે છે તેમાં અન્યને લાગશે કે માનો ના માનો આ છે કંઈક જોજો બોલશે નહીં કશું નહીં વ્યવહારમાં નહીં આવે એ બધું અંદરથી લાગે આ એટલે આવું થાય જ નહીં અસર પડે રહે જ નહીં અસર તો પૂતગલ આ પૂતગલની દુનિયામાં અસરવારી જ નરી દુનિયા છે નરી અસરો છે અસરો જ મહાસાગર છે બધો સમજાયું ને એટલે એ ઓરખાણનો સવાલ જુદો છે આવા જીવની ઓળખાણ સી રીતે પડે તો તમે જે ઓળખાણ કરવા જાઓ છો તમને અહીંયા ઈન્ડિયામાં આવો છો અમેરિકાથી એટલે તમને સમજાતું જાય છે ને ધીમે ધીમે તમે જ્યાં સોસાયટીમાં રહો છો ત્યાંનું સમજાય છે ને થોડુંક ધીમે ધીમે આવે બધાને એકદમ તો કશું ના થાય આ જ્ઞાન મળ્યું તે અક્રમ મળ્યું અક્રમ એટલે તાત્કાલિક પણ એમાં શું દાદાએ કેટલું સુંદર કહ્યું છે કે આ પુણ્યનો યોગ અને અમારું એ હોવાપણું અને અમારી ભાવના કે અમારું છે તે બધું તમારું જ છે લો એટલે એમને એમનો અનુભવ આખો અને એમની દશા અદભુત પરમાત્મા દશા એ લૂંટાવી પરમાત્મા કોઈ દિવસ લૂંટાઈ શકે નહીં લૂંટાઈ શકે નહીં કોઈનાથી પરંતુ પરમાત્મા દશા પ્રેમથી લૂંટાઈ શકે બહુ સારી રીતે આ એક જ અપવાદ છે એક જ અપવાદ એક્સેપ્શન અને એ મહાત્માઓમાં ખુલ્લી છે આપણામાં સમજાયું પણ કોઈ એવું બોલશે નહીં હું પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું બોલીએ ખરા પણ એવું અંદર પરમાણુ ઊભું નહીં થાય હું આવું છું આમ એવું નહીં થાય થાય કોઈને જોજો તમે સિદ્ધ સ્તુતિ છે ને આપણી આ વાત છે એટલે કે ફિરસદના ફુરસદના સમયમાં આપણી શુદ્ધાત્મા દ્રષ્ટિ સરખી જરા વ્યવસ્થિત થાય એને કંઈક સ્થિરતા આવતી જતી જાય સમજાયું ને પ્રતિને પ્રજ્ઞાશક્તિ એ તો સ્થિર જ છે પરંતુ આ વ્યવહાર સાથે છે એટલે પ્રજ્ઞાશક્તિમાં આ બધા જેવા વ્યવહાર હાલતા ચાલતા છે એવા હલતાં ચાલતા મેં એ પ્રકારે પ્રકાશથી રહેવું પડે છે પણ એ પ્રકાશ કયો છે કે જ્ઞાતા દ્રષ્ટાનો શું કહ્યું જ્ઞાતા દ્રષ્ટાનો એ પ્રજ્ઞાશક્તિનું કામ છે પ્રજ્ઞાશક્તિનું અને દાદા કહે છે જો દાદાના કેવા લઘુત્તમતા જોવાની જેવી છે કે તમને પ્રજ્ઞાશક્તિ ખુલ્લી થઈ ગઈ છે એમાં તમે માનો કે અમારી કૃપા છે અને અમે માનીએ કે અમારો આ કલ્યાણ ભાવનો પ્રયોગ હતો નૈમિતિક ભાવે પ્રયોગ થઈ ગયો વાણી એ નૈમિતિકતા છે વાણીએ ઉચ્ચારણો નથી જ્ઞાનવિધિમાં ઉચ્ચારણ હોય તો એક નૈમિતતા નહીં હોય એમાં નિમિત્ત હજુ ખુલ્લું નથી થયું એવું કે નિમિત્ત સ્વરૂપ જીવે છે શ્વાસે શ્વાસે આપને સમજાય છે એટલે જગત આખું સમજવું હોય ઇન હોલિસ્ટિક લેંગ્વેજ એટલે કે પોતાની આધ્યાત્મિકતાએ સમજવું હોય हम्म hmm? आध्यात्मिक शब्द बहु महत्व जीवन अध्यात्म जैसे प्राप्त थे एनु जीवन आध्यात्मिक जीवन छे एक क शब्द आ शरीर करना है एना अंगे दरक जगह क वपराता समझी लेवाय तमने समझाए आध्यात्मिक आध्यात्मिक एटले आत्मस्वरूपे जीवनारा अध्यात्मिक अधि અધી એટલે ધીમે ધીમે તો પછી કહો છો ને આપણે બધા એ એટલે હજુ શુદ્ધાત્મા થઈ નથી ગયા પણ શુદ્ધાત્મા થવાના પ્રોસેસમાં છીએ આપણે શું કહ્યું કારણ કે આ પૂતગલ જોડે છે પૂતગલના વ્યવહારમાંથી જેમ જેમ આપણે મુક્ત થતા જઈએ અને પૂતગલ એના સ્વભાવથી જ રહ્યા કરે એ એનો સહજ સ્વભાવ છે પૂતગલનો જન્મ પામે છે ત્યારે સહજ સ્વભાવથી જ જન્મે છે પરંતુ જ્યારે ગ્રોથ થાય છે કર્મ કર્મકૃત શરીરનો અને બુદ્ધિ વિકાસ થતી જાય ત્યાર પછી એ પોતે પોતાની સત્તા લઈ લે છે સમજાય છે ભૂતગલ એટલે આપણે આ દ્રષ્ટિ મળી તેના શરીર સાથે વ્યવહારમાં આ બધા અંશો ખુલ્લા થતા જાય આપણે ઓળખાણ હું મહાત્મા છે આ નથી એ મારે ઓળખાણની જરૂર જ નથી હું મને ઓળખી બહુ થઈ ગયું કિરીટભાઈ સમજા અને જો હું મને ઓળખી લઈશ ને તો મારા માટે આખું જગતને વિશ્વ બધું ઓળખાઈ જશે તો પછી મારી જોડે ઘરમાં જેમની જોડે સતત રહ્યા કરું છે કેમ ના ઓળખાય મને પણ હિસાબમાં લઈને આવ્યા છે તો થવું પડે કે અરે ભાઈ સરખી ચાતો મૂકો કે કહેવું પડે તો આ શું ના કહેવું પડે સમજાવ્યું ને એટલે મહાત્માઓનો બધો વ્યવહાર નાટક કયો એટલે કોઈ દિવસ કોઈના છેતરે નહીં એવો શું કહ્યું બોલો હા છેતરવાની વૃત્તિઓ બધું નાટક ના કહેવાય એ બનાવવા નાટક કરવા જાય પણ લોકો જોશે નહીં એને સમજી જશે બધા જ એમ તો જ્ઞાન ના હોય તો એ બધા એટલું તો હોય છે અત્યારે કારણ કે અત્યારે બુદ્ધિએ વિકાસ ઘણો કર્યો છે પુષ્કર કર્યો છે મહેશ નહીં બહુ જ સારો વિકાસ અને સમય પણ એવો આવ્યો છે એટલા માટે કહ્યું કે દાદાએ કે આ જ્ઞાન પ્રાપ્ત થયું છે અને એમનું જીવન જે જાય છે આજ્ઞાધર્મથી એમના માટે આના જેવો ઉત્તમ સમય આવ્યો જ નહોતો કોઈ કારબોર નથી આવ્યો આખો અવસરપીણી ગાયો પણ અત્યારે છે બોલો કારણ કે વીર શાસન ચાલી રહ્યું છે અને એમાં આપણને આ મળ્યું હં વીર શાસન ચાલે છે આપણને મળ્યું એટલે તમારા પ્રશ્નો બહુ સારા છે જાણવા માગવો છે તે પણ સારું છે પણ સમય મળે ત્યારે આવી જાઉં ગમે ત્યારે હા હું ગમે તે મૂડમાં હોઉં ને તો તમારે એ જોવાનું નહીં તમે આવી જાઓ કોઈ દિવસ તમે નો ઓબ્ઝર્વ કરજો કે હું મારો હવે આ શરીરમાંથી એનએ શબ્દ નીકળી ગયો છે શું કહ્યું ભાઈ એ છે શબ્દ છે એને શું યા ભાઈ એ જ કહે છે નહીં પેલો દીકરી ગયેલો છે એટલે અમારા ભરત આનંદ સ્વામીજી કહે દાદા પણ તમે ગમે ત્યાં એટલે પછી એમ લાગે કે દાદા આમ કામમાં છે કે મારું કામ સામા છે તમને જો સમજી શકો તો બહુ કલ્યાણ થઈ જશે તમે ગમે તે અમે ગમે તેવું પરંતુ તમે સમજી નહીં શકો શરીરની અવસ્થા એને સમજી નહીં શકો જ્ઞાનીની અવસ્થા હોય છે ને એટલે કૃપાળદેવ બહુ સાવધાનીપણે રહેતા એમને કોઈને નજીક નહોતા આવવા દેતા કારણ કે એ પણ વ્યવહારમાં હતા અને વ્યવહારમાં હોય ત્યારે એ વ્યવહારની કોઈ પણ અવસ્થા જોઈને અંદર થઈ જાય કારણ કે આજનું આ બહુ મોટું લક્ષણ છે આજનું લક્ષણ છે એને વિપરીતતા કહે છે શું કહ્યું વિપરીતતા સમજે સમ્યક પરિતતા હોવી જ જોઈએ એમ છે કે વિપરીત એટલે પરિણામ સ્વરૂપે સમ્યક સ્વરૂપે આપણે હોવું જોઈએ એની રીતે આપણે જ આપણે વિરોધી સ્વરૂપે આપણે પરિણામથી જીવીએ છીએ એવું મૂકું લેવું છે નહીં હવે ખોટું ના બોલશો ફાર્મસી બરાબર ફાર્માકોલોજી કેવી છે આ બધી સમજમાં એટલે કિરીટભાઈ તો અમને બહુ સરસ અમને વિજ્ઞાનથી સમજવાનો બહુ સારો એમનો પ્રયાસ છે બહુ સુંદર છે એટલે હવે ભારત આવવાનું એમને નક્કી કર્યું છે અને સેમ પ્લીઝ કમ યર ફોર ફાઇવ મિનિટ્સ ફાઇવ ટેન મિનિટ્સ હં એન્ડ દેટ કાયા કાયા ને કા કયા લુકસ પ્લીઝ કમ જસ્ટ ફાઈવ મિનિટ્સ નાઉ ઇટ ઇઝ ઓવર હા ભાઈ છે કે થોડો સમય આપણે પાંચ સાત મિનિટ લઈએ ને આવો અહીંયા પેલી ખુરશી બહાર જબરીબેનના ગુરુજી આવું બોલે છે સમજીને બોલે છે પણ વિધાઉટ બિંગ એ બોસ રાઈટ એક્ઝેક્ટલી અરે કમ કમ હે કમ કાયા કાયા કેન બી લિસન યોર થ્રી મંત્ર પ્લીઝ કમ યર પ્લીઝ કમ હું જરા સમજાવો એના બેસ જાય બેસ જાય એને પેલું બોઝવાનું આપજે માઇક આપજો લુકસ બે જુ આ આઠ વર્ષની દીકરી આની છે ત્યાં અમેરિકામાં સિયા છે કે Hello. Hello. Hmm. Namo Vitrakai. Namo. Namo Arihantanam. Namo Siddhannam. Namo Ayurayana. Namo Siddhannam. Namo Lui. Vesopanchya, Vesopanchya, Vamo, Slava <laughs> Parvapanasana, Vava Parvanasana, Mangalanam Svesem, Mangalanam Svesem, Paramahmhavi Mangalanam, Paramahmhavi yeah. Mangalanam, Om Namahsi, Om Vahsi, Om Namahshavaya Jaya Satsidhananda. Om Namo Svesem. Your turn now please, please take this right now. You can hold it. Oh just say the Gayatri Mantra then. Oh Gayatri Mantra yeah. then. Say the Gayatri Mantra. Om no. um, Par Mahathatavita Viraliam Bhavva Shiyatini Devayana Pachodaya. Pachodaya. That's how mantra you say. Lukas, your turn now. <laughs> Sam. Sam, Sam, <laughs> Sam. Sam. Lukas and Sam are one only. एट कहवा शू के छे बोलवा मत बोली ना आत्मा की अनंत शक्तिओ है कि आ बोल में बोली नाखीज बत्मा आत्मा भारत मा छे। खुली थाई छे आवे। दी में बदाज बोल स परंतु महात्मा में जैसे थे धीमे धीमे बदी खुले थे ये बदी बहुत मजा इ्टी આજે આવું કોઈ કાળે બન્યું નથી એવી આટલી મોટી સંખ્યામાં મહાત્માઓનું હોવા પણ હોય મહાત્માઓનું શું અને આવા પાંચમા આરામાં દાદા અને એમની આગળ એમને તૈયાર પોતે કોઈ એમની આગળ આવ્યું નહીં પણ એમને શોધી કાઢ્યા બધાને કે કોંતિભાઈ અહીંયા આય એ પાછું એટલે નહીં ને અહીંયા કહે છે બિહારી અહીંયા કહે છે આમ શોધી કાઢ્યા હં ત્યારે એવા આ જુઓને દાદાના ગણધરો જેવા છે ને બધા હં દાદા એમને મૂક્યા છે આ અમારા રિપ્રેઝેન્ટેટિવ કહેવાય આ રિપ્રેઝેન્ટેટિવ શબ્દ તો વ્યવહારમાં બહુ અગત્યનો છે એને બધી સત્તા હોય છે પણ એ વાપરી વાપરી શકતો નથી શું કં છો કોંતિને આપો જે કોનંદજીને કે શું મારા પર શું હસો છો તમે બોલો ને નૈમિત કલ્યાણ ના પ્રયોગમાં હોય એ બરાબર આવું છે પુત્રો નું આવું માવાનું છે બધા ભારતી સુદાન કે તમારા સીપીએમ આવે છે આ જ આવે છે ને લાઈફના એકાઉન્ટ આવે છે કે બીજા એકાઉન્ટ પેલા એકાઉન્ટ તો ડોલર કમાવા માટે આવે તો નહીં તો બધા રિટર્નો ભરો કોણ આપવાનું ફીલ સમજાયું ને બધું તો આવી વાત છે સચિદાનંદ સો નોર્મલી ભાઈવી બેન મન મંડે થર્સડે લઈએ છીએ એકોર્ડિંગ ટુ સરકમસ્ટન્સી બધા મહાત્મા સમજી ગયા છે સંજોગો આધીન બને છે ખરું એટલે મંડે આવે તો જઈશું પણ તે વખત છે નહીં એટલે એસએમએસ કરી દે બધા એને આપણા સંગપતિ હમ અને ના હોય એટલે બધા સંજોગો સમજી જ જાય બધા બધા મહાત્માને એડજસ્ટ થઈ જાય છે ખ્યાલ આવે ને એટલે આજે કઈ તારીખ છે આપણે સાતમી તારીખ છે એટલે બીજા વન વીકે પછી ત્યાં સુરતમાં ચાલુ થશે પાછું હમ્મ વન વીક પછી એટલે ફ્રાઈડેથી નેક્સ્ટ ફ્રાઈડેથી ફાયરીથી ચાલશે તો ફાઇવ સિક્સ ડેઝ ચાલ્યા કરશે ત્યાં એટલું બધું સમજાયું એટલે મહાત્માઓ આપણે ત્રણ મંત્રો બોલીએ અને પછી આપણે આપણા સુપ્રીમ ગોડવુડ સ્ટેટ સેમ સુપ્રીમ ગોડવુડ સ્ટેટ વિદિન એના વી સ્પીક ગ્લોરી ગ્લોરિયસ ગ્લોરી ઓન ધી એકાઉન્ટ ઓફ ધેટ સુપ્રીમ બિંગ સ્ટેટ ઇન આ વિધન આ સેટ હાર્ટ એટ હાર્ટ હમ એને પૂછ્યું આ દીકરીને મેં કાયાને કે કાયા વેરી ઇઝ ગોડ તો પહેલાં તો મેં ઉપર નજર કરી અને પછી ધીમે રહીને હાથ અહીંયા મૂક્યો હાર્ટ ઉપર મૂક્યો ધીમે રહીને હા પછી મેં કહું અહીંયા નથી ને સમજી નહીં કે હાર્ટ શુડ રૂલ ધી હેડ સમજી ગઈ યસ નોટ હેડ શુડ રોલ ધી હાર્ટ નો નો આટલી છોકરી સમજે છે બોલો હવે ક્યાં જ્ઞાન આપણે જ્ઞાન નહીં કહીએ પણ બધું સમજે છે આ લોકો ખ્યાલ આવે ને એટલે હ્યુમન લેંગ્વેજમાં લાવવાનું છે શું કહ્યું લેંગ્વેજ કોઈપણ પ્રકારની હોય લેંગ્વેજ કોઈપણ પ્રકાર તમારો અનુભવ આનામાં લાગી દો ખ્યાલ આવે છે જુસ્ટિકલિસ્ટિક રિસર્ચ સેન્ટર એને આપતો પુત્રો જે હમણાં સુરતમાં પ્રોગ્રામ થઈ રહ્યો છે તેમાં બધા જ આપતો પુત્રો ત્યાં આવવાના અને એ આપતો પુત્રો સાથે વિનંતી સાથે એમને અમારે એક મિટિંગ કરવી છે એમની સાથે વાર્તાલાપ કરવો છે માર્ગદર્શનને પણ બધાને કોમ્યુનિકેટ કર્યું ના હમણાં જ બધા એ કોઈ કરવાની જરૂર નથી કમિટી જ ફંક્શન કરશે ત્રણ જણની બધા જ આપતા પુત્રોમાં એ ખાસ કાળજી રાખજો અને દાદાના પુણ્યતિથી દિવસે બધા જ ભેગા મળશે બધા જ આપતા પુત્રો જ્યાં જ્યાં હશે બધા આવી જશે કેલનપુરીમાં અને પછી એ લોકો ડિવાઈડ કરશે અને આ કમિટી છે ને પોતાનું પોતાનું જવાબદારીને પોતાનું વ્યવહારની જવાબદારી બીજી ત્રણ કમિટી રચાશે અને સોંપી દેશે એવું એ વાર ફરતી બધું રોટેટ થયા કરશે આ ઈશ્વર કાકા બરાબર છે ને તો ઓર્ગેનાઇઝેશન તો જોઈએ ને કંઈક તો સરખું કામ થાય આપણાથી એટલે તમે પહોંચાડી દેજો એનો તારીખ ને દિવસ ગયા ના તારીખે મને એવું લાગે છે કે હું હું જરા બાર છું એટલે કદાચ આવતા રાત પડી જશે મને તો સન્ડે મોર્નિંગ અમે નીકળીશું બરોબર છે બે ચાર દિવસ થોડા વ્યવહારમાં છીએ અમે પાથરી પાછળ આપણા ચિરાયુ સેઠની ગાડી છે ને ચિરાયુ સેઠ આયા છે એ તો બહુ બિઝી રહેશે આપણા ઠાકોરભાઈ સંગપતિના ચિરંજીવી હમ તો એવું કરજો ચાલો મંત્ર બોલીએ લાવ આપી દો લો નમો વિતરા ગાય નમો હરિહન નમો સિદ્ધાન નમો આય રીયાણમ નમો આય નમો વજયાણ નમો વજ નમો લોય સવ સાહુણ નમોય સવ સાહુણ એસો પચ નમુકારો ઐસો પચ નમુ સવપાવપનાસનપાવપનાસન મંગળાણ સવસી મંગળાણ સવે સિંહ અડમ હવૈ મંગળમ હવૈ મંગળ નમો ભગવતે વાસુદેવાય નમો ભગવતી વાસુદેવાય ઓનંદિદાનંદ અને આપણે શુદ્ધાત્માની પ્રાર્થના ઇંગ્લિશમાં કોઈ બોલી શકે એમ છે નથી મુખ પાઠ ચાલો દો તો એટલું બધું કરી નાખો તમે ગમે ત્યાં જશો તો કામમાં લાગશે દાદાજી આજના નિમંત્રક છે ઈશ્વરભાઈ પટેલ હિંમતનગર આવ્યા છે ભાઈ ઈશ્વરભાઈ મનુભાઈ પટેલ છે તારીખ નવ બપોરના ત્રણથી પાંચ બાબુભાઈ વકીલના હોલમાં ગુરુવારે સાંજે આપતો પુત્રનો સત્સંગ અને કીર્તન ભક્તિ બાબુભાઈ વકીલના હોલમાં સાંજે સાડા પાંચથી સાડા સાત શુક્રવારે અગિયાર તારીખે બે કલાકની કીર્તન ભક્તિ રાખી છે મહાત્મા શ્રી પરેશભાઈ ઠક્કરને નિવાસ સ્થાને K-27, ચૌદ તારીખે લાસ્ટી થર્ટી સિક્સ યર્સ continuously every alternate saturday and sunday continuous 24 hours this chanting divine chanting inside huh? for the god within us at our heart it goes on by chanting by the body so it is called highest form of chanting highest it is direct connecting with the god direct as body connects with the god human body you understood ચૌદ તારીખે ચાર થી સાત કવિરાજ નવની નવની પંદર અને સોળ તારીખે સત્સંગ ના ટાઈમ કવિરાજ આપશે ને તે સુરતમાં પ્રયોગ થયો કવિરાજ Hmm? and uh, this divine recitings that that is the result of one of the realized realized soul with body and he is poet by nature so natural poet recitations were taking place within him and it is coming out for all of us तो चार कलाक सूरत में शू क्यू शू कर मुक्ति सुख भजना।, भजना चार कलाकनी साहब जी रीते संगीत गायक होटा करे सज्ज आखो लांबो प्रोग्राम एवं करो तो एटले कि आप प्रकाश भाई संगपति सूरत में भाव थोड़ा गोटवे बहुत सुंदर करो तो रसिक भाई बहुत फाइन ए गई है પરંતુ આપણને અપાઈ ગઈ બધાને અપાઈ ગઈ છે બહુ સુંદર અપાઈ છે અને બીજું કે સરયુબેનની સ્કૂલમાં આ ગયા નવરાત્રિ એમાં સ્કૂલના બાળકોએ દોઢસો બસો જેટલા બાળકો અને એ લોકોએ જે આખી નવરાત્રી કરી કૃષ્ણની પ્રેમ લક્ષણા ભક્તિ ઉપર જ આખું કર્યું નવરાત્રી બોલો એટલી અદ્ભુત થઈ છે એનું સેમ્પલ અહીંયા આગળ ચાલી પચાસ મિનિટનું અહીંયા કોલમપુરી બતાવ્યું એમને સ્કૂલ બધા છોકરાઓ આવ્યા દોઢસો છોકરાઓ આવ્યા હમ અને એમના જે વડીલ હતા અને ક્લાસના ટીચરો પ્રિન્સિપાલ બધા જ આવ્યા હતા છેક ત્યાંથી બસમાં બેસાડી બધા હા કરીને ગઈ ગયા એની સીડી શરીબ આપી છે મને લાગે છે બધા એને એટલે એમનું જે નક્કી કર્યું એ પૈસા એ તો ચારથી સીડી છે એવું છે ને કંઈક બે સીડી છે બે સીડીમાં બધા ગરબા આવી ગયા છે આખા બે ચાર કલાકનું હશે એમાં ના બે કલાકનું એક સીડી બહુ સરસ છે મહેશ લઈ લેજો ત્યાંથી પ્રાપ્ત કરી લેજો બહુ સરસ છે હં ચાલો જય સચિદાનંદ પંદર અને સોળ મંદિરની સાલગીરી ત્યાં કામરેજ મંદિરે થવાની છે અને જે રીતે અહીંયા અઢાર અભિષેક અને એ કર્યું તે સોળ તારીખે એવી જ રીતે ત્યાં પણ કરવાના છે જય સચ્ચિદાનંદ અને એક બીજો એક પ્રોગ્રામ નક્કી થયો છે હમણાં અઢાર તારીખે પુલી નાનંદજીના પિતાશ્રીનું પુણ્યતિથી છે એ નિલમાં સાડા ચાર થી સાડા છ પ્રોગ્રામ રાખ્યો છે સત્સંગનો અને એરપોર્ટની સામે દાદાજીનો સત્સંગ છે આપતો સત્સંગ છે મહાપ્રસાદી રાખી વખત કરે છે દા ભગવાનનાસીમ જય જય કાર હો દાદા ભગવાનના અસીમ જય જય હો દાદા ભગવાનના અસીમ જય જય